આવો આવો મારા નાના મોટા અરે વાહ ભાઈ આજે તો ભરૂચમાં બેઠા બેઠા સૌ વાર્તા સાંભળે છે આવો આવો સૌ ભાઈ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છુઓ ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે આ ગામની અંદર એક ખેડૂત રહેતો હતો આ ખેડૂતને એક દીકરો ખેડૂત તો રોજ વહેલી સવારે પોતાના ઘરેથી નીકળી પોતાના ખેતરમાં જાય મહેનત મજૂરી કરે અને પોતાનું ને પોતાના દીકરાનું પેટ ભરે દીકરો હતી ભાઈ આ દીકરાને ખેડૂતના દીકરાને બીજા ખરાબ ભાઈબંધોની સોબત લાગી ગઈ એટલે ખેડૂતનો દીકરો તો ખોટા ખોટા રવાડે ચડ્યો હતો ખેતરમાં કામ કરવા નો આવે ને ગામ ને પાદર ટોળ ટપ્પા કર્યા કરે એટલે ખેડૂત તો બિચારો ખૂબ દુખી રહ્યો કે મારા દીકરાને ખરાબ ભાઈબંધો મળ્યા છે ખોટા ભાઈબંધો મળ્યા છે એટલે કામ કરતો નથી અને જો કામ નહીં કરે તો આળસું બની જશે એટલે હવે મારે શું કરવું એવું વિચાર કરતો હતો ખેડૂત ત્યાં એને એક સરસ મજાનો વિચાર આવ્યો અને એને પોતાના દીકરાના ખરાબ સોબત વાળા ભાઈ બંધો કરી અને એક યોજના બનાવી ભાઈ પોતાના દીકરાના સાચે રસ્તે વાળવા માટે હો એક દિવસ જ્યારે ખેડૂતનો દીકરો ઘરે નહોતો ત્યારે ખેડૂતે પોતાના બગીચામાંથી સળેલી કેરી નાખી દીધી હો દીકરાને ખબર ન પડે એમ અને દીકરો ઘરે આવે એની રાહ જોઈને બેઠો સાંજ પડી એટલે દીકરો તો ટોળ ટપ્પા કરીને ઘરે આવ્યો જેવો ઘરે આવ્યો કે ખેડૂતેના દીકરાને કયું લે બેટા આ તારા માટે પાક્કી કેરીનો એક ટોપલો લાવ્યો છું તું આ જઈને અંદરના ઓરડામાં મૂકી આવ જેવું બાપે કહ્યું એવું દીકરાએ કર્યું થોડાક દિવસો થયા અને દીકરાને કેરી ખાવાનું મન થયું અને જોયું તો ટોપલામાંની કેરી બધી સડી ગઈ હતી બધી ખરાબ થઈ ગઈ હતી અને એ તો ખૂબ નારાજ થયો અને પોતાના બાપ પાસે દોડીને કે જુઓ જુઓ બાપા આ ટોપલામાંની કેરી તો બધી સડી ગઈ છે આવી કેરી કોણ ખાતું હશે ત્યારે એના બાપે કહ્યું એના પપ્પાએ કહ્યું અરે પેલી બધી તાજી કેરીઓ સાથે તેની અંદર મેં એક સળેલી કેરી પણ નાખી આપી હતી તને જરાય વિચાર ન આવ્યો ક્યા એક સડી ગયેલી કેરીને કારણે બધી જ કેરીઓ સડી જશે બેટા આ આખો ટોપલો સડી જાય છે કેરીનો એક સડેલી કેરીને કારણે તને એ વિચાર તો આવવો જોઈએ ને જેવી રીતે ટોપલામાંની બધી કેરીઓ સડી જાય ને એવી રીતે ખરાબ સોબતને કારણે ખોટા ભાઈબંધોને કારણે આપણો પણ બગાડ થાય છે આપણે પણ બગડી જઈએ છીએ જો ધ્યાન ન રાખીએ તો અને ભાઈ પોતાના પિતાની આ વાત અને ખેડૂતના દીકરાને તો સાચું ભાન થયું કે પિતાની વાત તો સાચી બાપા કહે છે તો ઘણું સાચું મારે ખરાબ મિત્રોની સોબત છોડી દેવી જોઈએ તો ભાઈ પછી તો આ ખેડૂતના દીકરાએ પોતાના ખરાબ મિત્રોની મિત્રો છોડી અને મહેનત મજૂરી કરી અને પરસેવો પાડવા માંડો તો એના ખેતરમાં તો કેટલી બધી કેરીઓ પાકી ભાઈ તો સૌમિત્ર આવી હતી આ तमें आ वर्ता मजा पड़ी ने टोपला म केरी हो चलो आज आती काले हूँ तुम बीज वर्ता कही शो भाई आज